158. શ્લોક નંબર વન ફિફ્ટી રાજય દંડ્યા દંડ્યા લક્ષણ અને તે રાજા તેમણે રાજ્યના જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણ તે જેતે તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા તથા દંડવા યોગ્ય સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા અમારા આશ્રિત રાજા રાજ્યના સાત અંગ ચાર ઉપાય અને છ ગુણ દંડ અને અદંડિયને પણ લક્ષણોથી જાણી લેવા હવે અહિયાં મહાભારત આદિ ગ્રંથોમાં કહેલા રાજધર્મો નો સંગ્રહ કરીને કહેલી બાબતને સ્પષ્ટ કરે છે ઉપર સાત અંગ કયા સ્વામ્ય દ્રોગારમ તો શિક્ષય સ્વયં રાજા મંત્રી વર્ગ મિત્રો આ એની પ્રકૃતિ છે પ્રકૃતિ એટલે મૂળ મુદ્દા છે કોઈ પણ સંસ્થાન ચલાવવા માટે મંત્રી વર્ગ મંત્રી મિત્રો રાજા કુમાર રાણી મંત્રી મિત્રો એ સ્વામ્ય મા એનું ધ્યાન રાખવાની કે પ્રજાને પીડે ને એ રાજા નથી રાજા વધારે પ્રજા પીડાય તો એટલા બધાથી પીડે કુમાર પીડે એક સ્વયં રાજા બીજુ મંત્રી વર્ગ ત્રીજા મિત્રો ચોથા ચોથો ખજાનો પાંચમો રાષ્ટ્ર બ્રાહ્મણાદિ પ્રજા રાષ્ટ્ર એટલે શું રાષ્ટ્ર એટલે પ્રજા બ્રાહ્મણ આદિ પ્રજા એનું કોઈ દ્રોહ કરે નજીક નો હોય તો એને દંડ દેવો એમ અંગોલી વોરગતા પોતાનો હોય રાજકુમાર હોય તો એને દંડ દેવો પ્રજા જો રાજકુમાર દ્રોહ કરે તો એની દંડ તો રાજ્ય સિક્યોરિટી સિક્યોરિટી હેરાન કરતો હોય તો એને સંસ્થાન દોડવું જોઈને તોપુ ખરીદી <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <topu> બીજા દેશ પાતને માટે એટલે એમાં કટકી કરી હતી એ બફોર્સ ખાને કિલ્લેબંધીમાં કોઈને એટલે આ તો રાજાએ જ પોતે કરી હતી રાજાએ ધ્યાન રાખવું જોઈએ કે કિલ્લેબંધી નબળી ન પડવી જોઈએ સિક્યોરિટી નબળી ન પડવી જોઈએ પછી સિક્યોરિટીને શું પ્રોબ્લેમ આવે છે એ રાજાએ રક્ષણ કરવાનું અને સિક્યોરિટી છે આનું બધાનું રક્ષણ કર્યા પેલા હતા ને જલદુર્ગલા દુર્ગ અગ્નિ દુર્ગ્રી કૃષ્ણ ભગવાન શાલવને મારવા ઓલા શાલવ ને હું ઓલા ભોમાસુરને મારવા ગયા તો હાથ કિલ્લા હતા ભગવાન હાથે હાથ કિલ્લા વિંધી અને ન્યા ગયા અને ભોમાસુરને માર્યા ભોમાસુર ને વરદાન એવું હતું કે ભગવાન કે સત્યભામા હારી લેતા સત્યભામા ભૂદેવી ભૂદેવી દીકરો હતો પણ એ આ વખતે નઈ એને એવું વરદાન હતું કે ભૂદેવી ક્યાંક તું મરી તો જ મરે ભગવાન બે ને યુદ્ધ થયું પછી તો દુન્દમાં તો ભગવાન ને પછાડી નું ઓલો છાતી ઉપર બેસી ગયો અરે તું એમ એટલે એટલે ભગવાન સત્યભામા એકલા ને લઈ ગયા તા કે તમે બે જાઓ ગરૂર ના હાથ કિલ્લા હતા હાથ કિલ્લા ને ભેદી બધી તોડીને વેગીને બધું ઘર એટલે કિલે બનતી હોય એનો કોઈ દ્રોહ કરે ગાબડું પાડે તો રાજા એની શિક્ષા કરી અગ્નિ એટલે કરંટ નો હેલું થઈ ગયું એટલે કરંટ દુર્ગ એમ બોલું અગ્નિ દુર્ગ હતા પાણી દુર્ગ એટલે ઊંડી ખાય ખોદી રાખે પાણીપુરમાં જલદુર્ગ છે સાતમો સૈન્ય હાથી રથ ઘોડા અને પાયદળ રાજ્યના આ મૂળભૂત છે સ્વસ્થ હોય ને સ્વસ્થ રીતે કામ કરતા હોય તો રાજ્ય આયુષ છે લાંબી થઈ ગઈ રાજ્યમાં બીજું કઈ રાજ માંદું ના પડે ઈ સ્વસ્થ રહે બોલા રાજ્યના આ મૂળભૂત સાત અંગ છે સાત પ્રકૃતિ છે પછી તેની શાખા પ્રશાખાઓ હોય શકે છે દાખલા તરીકે રાષ્ટ્રપતિ છે તો પછી ગવર્નર હોય ને પછી કલેક્ટર હોય ને પછી તાલુકા અધિકારી હોય ને એ બધા એનો કોઈ દ્રોહ કરે તો એને સરકાર માફ ન કરે એ પછી ઓલો ઓલો ખોટો હોય ના ને એટલા માટે જો કલેક્ટર ઉપર કોઈ દાવો ન કરીએ કે કેસ ન કરીએ કે જો એ ગુનામાં આવ્યો હોય તો એને પહેલાં કલેક્ટરમાંથી ડિસમિસ કરે અને એની પરમિશન લેવી પડે જો હરખા સબૂત હોય તો અને એને ડિસમિસ કરે ને પછી એની ઉપર કેસ કરે કારણ કે રાજનો અંગ છે એની ઉપર સીધો કોઈ કેસ ન કરીએ કે સીએમ ઉપર સીધો કોઈ કેસ નો કરી ગવર્નર આપી દીધી પ્રજા હુમલો કરે એની ઉપર તો બિચારા કામ કેમ કરે એટલે પ્રજા એની ઉપર હુમલો ન કરી આપડે રાજકોટ હતા ને આ જે કામ કરનારા હોય ભંડાર છાત્રાલય એની કોક ફરિયાદ લઈને જાય તો સ્વામી કોઈ દી સાંભળે નહીં એટલે કે તું કે હોય એવા હોય તોય ફરિયાદ સાંભળવા જેવા હોય તોય ન સાંભળે એ નહીં ન સાંભળે એટલે સામે ધ્યાનમાં ન હોય એવું ન હોય પણ એની ફરિયાદ ન સાંભળે સામાન્ય પ્રજા છે એ આને ગમે એમ કરીને ડિસ્ટર્બ કરીને આધારે તો રાજ્ય ટુ છે કલેક્ટર સામાન્ય માણસ હોય હેરાન કરી જિલ્લાની સિક્યોરિટી કેમ રે એટલે રાજા એ બહુ વિચારવાનું રાજા એ પોતાના માણસો નું રક્ષણ કરવાનું અને પોતાના માણસો પોતાનું રક્ષણ કરવાનું અને પોતાના માણસો પ્રજાનું રક્ષણ કરવા એટલે બેલેન્સ જાળવાનું એટલું બધું બેલેન્સ એ બધા રાજા ઉલાળે તો કોણ ઉલાડે રાજા નું ઉલાડી નાખવું હોય તો કોણ ઉલાડી નાખે આ બધા ભેળા થઈ શિષ્યો જ ભેડા થઈને ઉલાડે ભાઈ એટલે રાજા એનું હોતે રક્ષણ કરવાનું અને એનાથી પોતાનું રક્ષણ કરવાનું અને એનાથી પ્રજા રક્ષણ કરવાનું પ્રજા હોતી અંગ છે ને સાત પ્રકૃતિ છે પછી તેની શાખા પ્રશાખાઓ હોય શકે છે રાષ્ટ્રપતિ મંત્રી સુધી ભારત સરકાર એવો સિક્કો લાગે મંત્રી સુધી બીજો માણસ હોય તો ગવર્મેન્ટ એનો તપાસ કરેલા પછી એને ઉપર કેસ ચલાવે દ્રોહ કરે તેને નુકસાન પહોંચાડે તેને રાજા શિક્ષા કરવી જોઈએ ગુનેગાર ને શોધવા એ રાજાની મોટા માં મોટી સફળતા છે સફળ રાજાઓ કોણ કેવાય સફળ રાજાઓ આગળ ચાર ઉપાય કયા તે ઉપર સામભેદ દાન ચ નિગ્રહ યથોિત પ્રયુજિત પંચમ ચાપ્યુપેક્ષણ પાંચ ઉપાયો છે ચાર સામ દામ દંડ ભેદ અને ઉપેક્ષામાં તમારું હિત નથી કરે કોણ મને હું કરનાર એવું છે પેલા પેલા માને નહીં લાતો ના દેહ હોય બાતો થી ન માને એટલે રાજા એ પેલા વાત થી શરૂ કરવાનું છેલ્લે બધા બાપ છે ને પિતા છે એ કઈ એની પ્રજાને એની ઉપર ક્રૂર ન થાય કોઈ એના હૃદયમાં કોઈ ઘાતકી ન આવવું જોઈએ પ્રજા દ્રોહી હોય પ્રજા તોય તોય પ્રજા છે ને પ્રજા એની દ્રોહી હોય તો એ દ્રોહ નિવારણ કરે પણ એની ઉપર ઘાતકી ન થાય છે પેલું સામ મીઠી ભાષામાં સમજાવવું બીજું ભેદ સામંતંડિયા રાજાઓમાં પરસ્પર ફૂટ પાડવી એ આખી ગ્રુપિંગ થઈ ગયું હોય ને તેને ગ્રુપ ને નોખું તો એવું પડે રાખે આપણને આપણે હું કઈ થોડા વને ભેદ કહેવાય નોખા પાડી નાખવાના બીજા વેલા વાહેલાય ને એને કોઈક ડામ દે કોઈને સમજાવે ને કોઈને એકલો કરી મેલવો તેઓની સાથે એક મત ન રહેવાંડ છે એનો દોષ દૂર કરવો એ રાજાનો ટાર્ગેટ આવી લાગ આવે નહી કઈ એવું નથી એનું દોષ દૂરીકરણ કરવું ત્રીજું દાન એટલે સોનુંવાદી ધન આપવું પછી જો ન મારે તો નિગ્રહ એટલે દંડ નિગ્રહ એટલે દંડ ધનહરણથી લઈને પ્રાણ હરણ દંડ સુધી નોડ લઈ લેવિકા હોય હોળી દેતા ઝાજા જીવ ને નુકસાન કરતો હોય એક જીવ તો એને પકડી ને એનો સ્વાર્થ કે એનો રાગ દ્વેષ નો હોય ભગવાન આ સૃષ્ટિ કરે છે ને કોકને દુઃખી કરે છે તો નિર્ગૃવા નિર્દય પણ આવે છે એવો ને એવો ન્યાય રાજા એ કરવાનો છે ભગવાન શ્રી અનંતકોટી બ્રહ્માંડના રાજા છે અને આ એના પોતાના એટલો રાજા છે એવો ને એવો ભગવાન ન્યાય કરવા દંડ દે તો એના કર્મ પ્રમાણે દે કર્મ ને જોઈને દે અને રાજી થાય તો કર્મ રાજી ભગવાન દે છે એ કોઈ ભાળતું નથી અને આ બધા રાજા દે ઈ ભાળે ભાળે એટલે વર્તમાન ગુના બંધ કરે ભગવાન દે છે એ પછી કોઈ ભાળતું નથી ચાર ઉપાય છે તેનો શાસન માં યથાયોગ્ય ઉપયોગ કરવો આ ચાર ઉપાય સિવાય પાંચમો ઉપાય ઉપેક્ષા પછી એના કરતા વધારે દંડ કહેવાય રાજાની ઉપેક્ષા પ્રજા ઉપર હોય તો પેલા તો રાજા એ ક્યાં જાય એવો મોટો સવાલ હતો અટાણ ની જેવું નથી ને રાજધાર રાજાની ઉપેક્ષ રાજા છે એટલે વળી પાછ હરપત થઈ જાય તો પાછા રાજા લઈ લે આ ચાર ઉપાય સિવાય પાંચમો ઉપાય ઉપેક્ષા પણ કયો છે એકલો અથવા બીજા ઉપાય કરીને ઉપરાંત મજા પડી જાય ઉપર છ ગુણવર્ગ કયા તે આ પ્રમાણે છે સંધિ છ ગુણ એટલે છ એ ઉપાય છે છ એ હોય ઉપાય જ છે પણ એ શત્રુની અરે છે આ ગુનેગારોના ઉપાય છે એટલે આ અંદરના છે એટલે આ બહારના જે શત્રુઓ છે એની અરે કંડક છે એની અરે કેમ ફરતવું એ બહારના શત્રુ અંદરના શત્રુઓ છે એને સંધિ વિગ્રહ યાના ની દ્વૈધી ભાવ સમાશ્રય સ્થાન ચેત્યસ્તી ષડ વર્ગ સારા સંબંધો ન હોય તેનું સમાધાન કરી સારા સંબંધો મિત્રપણા કરવા સંધિ એટલે મિત્ર પણ કરવો ન હોય તો થોડોક સંબંધ વધારવા સારા મીઠા સંબંધ કરવા પણ એ બહારના શત્રુઓ ની અરે છે અંદર ના ગુનેગાર હોય એની અરે સંધિ કરવી એવું નથી તો અમુક ને મુશ્કેલી અટાણે માણસો આ બધા પોલિટિકલમાં અંદરના ગુનેગારો ની અરે સંધિ કરે છે અંદર ગુનેગારો હોય જેટલા બધા ગુનાઓ હોય એ બધા એને રાજકારણ ની અરે સંધિ હોય એટલે તો અમુક નું રાજકારણ રાજને નુકસાન કોઈ એકનું નથી ને એક ના બાપ નું એટલે એમ થાય રાજા હોય છે આપણા જેવડો છે આપડા થી નાનો છે આપડા મોટો છે ઊંધો છે જીનિયસ છે ઓયલો છે કેવો છે એની ભાઈ એને એને એના ગ્રુપ મોટું છે એ પ્રમાણે નિર્ણય લઈ અને એની સંધિ મિત્રાચારી કરવી એમ સંધિ એટલે મિત્રાચારી કરવી સારા સંબંધો જાળવવા મોટો હોય તો સંધિ કરાય નાનો હોય તો ડોળા કાઢે બારના શત્રુ બીજું વિગ્રહ રાજ્ય સંસ્થાનને નુકસાન થતું હોય તો તેની સામે થવું અપકાર કરવો લડવો લડે લઈ લેવી એમ અમેરિકા એમ જ કરે છે ને સદામ ઠેઠ થી હરખા નો આલે તો પછી બહાર ના શત્રુઓ બહારના શત્રુઓ સંસ્થાન નુકસાન ન થવા દેવું ત્રીજું યાન રાજા એ બીજા શત્રુઓ પોતાના રાજ્યને બચાવી પોતાના સંસ્થાન બીજા નુકસાન કરે તો સંધિ કરીને બોલું કરીને ચાવશે નહીવો સંબંધ તો સીધી ચડાય પણ એનો નિર્ણય કરવો પોતે ભૂગી એમનો બે ત્રણ વધારે બુહટ ખાઈ ને આવે તો એવું ન કરાય પોતાની સેના ને શક્તિને બે ભાગમાં વેચીને શત્રુના પરાભો માટે વ્યૂહરચના કરવી અથવા શત્રુ સાથે વિવિધ વર્તન રાખી આપડે હોય કેમ હોય પછી એમ અમેરિકા જેવા પરિસ્થિતિ નું ધ્યાન રાખીને પોતાનું પોતાનું આગળ પાછું બહુ ડાપડ ન કરવું પરિસ્થિતિ અને છ ગુણવર્ગ કયો છે એટલે ષડ વર્ગ અને ચાર ઉપાય એમાં ફેર એટલો બધા ઉપાય ચાર ઉપાય છે એ અંદર ના ગુનેગારો ને માટે પ્રયોગ કરવાના છે અને ષડ છે એ બહારના ખુલ્લા શત્રુઓ માટે રાજ્ય સંસ્થાન થી સરહદ ઉપર ના હોય ચાર ઉપાય છે એ સરહદની અંદર છુપા એની ઉપર ઉપાય પ્રયોગ કરવાનો છે રાજા એ સ્વયં પોતાનું હિત વિચારીને ષડવર્ગ નિર્ણય નિશ્ચય કરવો અર્થાત પોતાના હિતમાં જેમ થાય રાજ્ય રાજ્યુ લાભ થતો હોય તો ચૂકી જવા અને આમ કોક ને દબાવવાથી રાજ્યનો લાભ થતો હોય તો દબાવવા દે વાંધો રાજ્ય ને માટે છે રાજા ને એવું છે પોતાના હિતમાં જેમ થાય રાજ્ય સંસ્થાનના હિતમાં જેમ થાય તેમ નિર્ણય જજમેન્ટ લેવું રાજનીતિમાં તીર્થ સ્થાન કયા છે ત્યાં ગુપ્તચર મૂકીને રાજા એ વાસ્તવિક સ્થિતિ ને જાણતા રહેવું ગુપ્તચર મૂકવાનો અર્થ એવો નથી કે એની જાણવા માટે ગુપ્તચર રાજા એ રાખો રાજ્ય ચાર ચક્ષુ સા દૂતો એની માહિતી ગુનો કરવાનો હોય એના પેલા એને માહિતી ભોગી જાવી ગુનો જે કરવાનો હોય એના પેલા પછી બહાર જઈને કહેલ મોકલે આ ગુનો કર્યો છે તે પછી આપડે ખબર પડે હે કઈ કરી ગયા એટલે એ ગબર ઘંટતા કેવાય કરવાનો હોય એને પેલા તો એના ચાર કહેવાય કે આપણે એના એના ગ્રુપ નો એકાદ કોઈ માહિતી સમજી લેવી જોઈએ ગુનો ચાર નો અર્થ એ છે હારા ઉપર પણ ચાર મોકલવો અઢારે અઢાર સ્થાન છે એ કઈ કોઈ નબળા જ છે એવું નબળા એ તપાસ કરવી એવું ન હોય મોટે ભાગે નબળા તપાસ વધારે હોય છે પણ એ હારા હોય તો હારે પણ એને રાજા જાણવી જોઈએ રાજા એ કેમ ખબર પડે કે આ કેવો હારો છે અને કેટલી હુદી હારો છે એટલે જેટલો વધારે ઊંડો હારો હોય એટલે તપાસ કરવામાં તો હાર બે લાભ હારા માણસો એ હોય તો નિષ્કુળ સામે કીધું કે મળ્યા માયનું કલ્યાણ રે એને જોવા ઘડી ઘડીએ મોડા હોય તો જોવા મારાજ કીધું સાધુ ની તપાસ કરવો સાધુ નો શું કીધું સાધુ એ હાજર નો હોય તપાસ કરે છે જમવા એકલા હોય ત્યારે કેટલા ખાકા ન હોય ત્યારે બીજું શું કરે છે એવું રાખું એટલે રાખવું એટલે નબળાઈ છે એવું નથી કઈ નબળાઈ ના ફાટા શોધવા એવું નથી ઘણી વખત માણસના હારા ગુણ પણ ત્યારે એ પ્રત્યક્ષ ન હોય પ્રત્યક્ષ હોય ત્યારે હારા ગુણ કદાચ એને ન હોય દબાય દબી ખોટા હોય ત્યારે મર્યાદા રાખતા હોય અને પોતાની હારે બહુ બતાવતા ન હોય એટલે એને ચાર મોકલવાના સ્થાન કીધા છે હારા નબળા કેવા છે એને યથાર્થ જાણવા માટે ચાર જે માણસ મોકલે આપણે ખબર તો પડશે કે આપણી જે ઓરિજિનાલિટી છે એને ખબર પડશે પણ માણસો બધા એવો વિચાર કરે અમારો સૂપો તપાસ કરે છે તમારી હારી વસ્તુ તમારે ઢાંકવી હોય તો ભાઈ સુપો તપાસ કરે તો રાજી થવું જોઈએ માહિતી મેળવવા માટે ઓરિજિનાલિટી જાણવા માટે ચાર મોકલવાના નહીં તો બિચારો ક્યાંથી ખબર પડે અને ખબર જ ન હોય અને તો રાજમાં હું વાલે છે એ ક્યાંથી થઈ રાજ સંસ્થાની સ્થિતિ નો રે અને કોઈ ગમે ત્યારે નુકસાન કરી રાગ દ મોકલવાના સીઆઈડી રાખવી રાગ દ્વેષ થી પર રાજમાં કોણ રાજના તરફેણ માં છે એને જોખે નહી તો અંધેરી નગરી ગંડુ રાજા થાય રાજ અત્યારના જમાના મેનેજમેન્ટમાં આવે છે ને મેનેજમેન્ટમાં કેટલા હોય પાંચ ટકા અને નુકસાન કરનારા પંચાણું ટકા હોય તો પંચાણું ટકા ને જાણવા કે પાંચ ટકા જાણવા પાંચ ટકાને વિશેષ જાણવા કારણ કે એ પાંચ ઉપર તમારી સંસ્થા નભી જાય ઓલા પંચાણું ટકા માંથી વધે જાણવા પંચાણું ટકા માંથી પાછા નેવું છે એ હાવ ન્યુટ્રલ હોય કે મદદ ન કરુકસાન કરેલા હોય એટલે એને ખાસ જાણવા એ નકેલ પકડવી એ નાથ પકડવી પણ ઓલા પાંચ ને ભૂલી ન જાવ અને એને જાણવા હોય તો શું કરવું પડે એને તો આ ચાર ચક્ષુ જ કેવાય સીઆઈડી થી જ જાય એટલે સીઆઈડી છે એ કઈ કોઈ ખરાબ વસ્તુ છે ખરાબ વસ્તુ છે ખરી પણ કોને માટે જે પોતે ખરાબ છે એને માટે અને જે રાજા જો ખરાબ હોય તો એની સીઆઈડી ખરાબ જ અને જે હામાં ખરાબ હોય એના માટેની ભયરૂપ છે પણ સારા માણસો ને સીઆઈટી ભયરૂપ નથી ઉલટી જાગૃતિ રાખાવે કે હાલું હાલુ આપણે પાક જોનારો છે એટલે આપણે આપણું મન ફરે નહીં એના માટે સારું કેવાય પણ મારે અમારો આ અણવિશ્વાસ છે એવું નથી રાજાના ધર્મમાં હું કીધું છું વિશ્વાસ અંગે અને રાજા એ કોઈની ઉપર અતિ ડાઉટ નો કરવો નબળા માંથી રાજને લાભ કરનારા મળી જાય એનું કેરેક્ટર નો સારું હોય પણ ઘણી વખત રાજને લાભ કરનારા એટલે કોઈને અતિ માલી પાછી એલર્જી ન રાખવી અને અતિ કોઈનો અતિ વિશ્વાસ ન કરવો માથે જે થતો બીજું હારા છે મોડા મોડું ભાગ માં આવશે અતિ કોઈ નો વિશ્વાસ નહી અને અતિ કોઈ નો અણવિશ્વાસ નહી પણ અમારો વિશ્વાસ નહી તમારો અભિપ્રાય શું છે તમારો અભિપ્રાય વિશ્વ મંગલ સ્વામીજી હું તમારો અભિપ્રાય કયો છે તમે બધા રાજાઓ છો તો તમારો અભિપ્રાય અમારો તપાસો કરો એવું નથી રાજકોટ હતો તમે દસ હજાર મારી સીઆઈડી રાખો મારી કમ્પ્લેન હતી કે તું બધાની સીઆઈડી રાખે તો હું કોઈની સીઆઈડી રાખતો નથી અને રાખું તો હું તો હું એકલો છો દીઆઈડી રાખતો આપણે ઓલા બરોબર હાડા પાંચતા હોય પાંચ વાગે ઉઠી જાય ને સીઆઈડી રાખે કેટલા વાગે ઉઠો દેરા માં આપણે આવી જતા હોય મોડું ના પડાય રાજનીતિમાં તીર્થ સ્થાન અઢાર કયા છે એટલે સીઆઈડી કરવાના સ્થાન તીર્થ સ્થાન એટલે નાવા ધોવાના નહિ જાણવા માટે સીઆઈડી છે કોઈ માણસ ખોટો દંડાય ન જાય અને કોઈ માણસ ખોટો ઈનામ નો લઈ જાય બે વાા છે એને તો યથાર્થ કરવો ને જે કામ કરે એને ઈનામ હોય અને ગુનો કરે એને દંડ હોય એ રાજા તો આને પાછો રાજા પાસે બધા સારો દેખાવ જ કરવા માંડે અને નબળું ઢાંકવા જ માગે એટલે રાજાને ઉપલી પરિસ્થિતિ ઉપર કોઈ ઉપલી પરિસ્થિતિ મનાય જ નહીં એને માની ન લેવો ઉપલી પરિસ્થિતિ પ્રમાણે કોઈ દી નો માની લેવું પોતાની રીતે તપાસ કરવી એ આવીને આપણે હારે હારી મીઠી મીઠી વાતો કરી જાય અને આપણે પલ્લી જઈ તો શું કીધું કે અમે લાંબો કાળ જોઈએ રાખીએ કોક આમ કે કોક કે મહારાજે ઓલાએ આમ કીધું એટલે મહારાજ મારી ઉપર જાય છે એવું આવે છે ને વતનાવટમાં મહારાજ કીધું મારા એવું નથી થોડીક વાતમાં પલ્લી જાય અને થોડીક વાતમાં ધગી જાય ગરમ થઈ જાય તો એ આગેવાન નો કહેવાય રાજા નો કહેવાય રાજા ને યોગ્ય સીઆઈડી છે તો ઓરિજનલ પરિસ્થિતિ જાણવાના સાધન છે રાજા છે એ જો ન્યા જાય તો પરિસ્થિતિ બધી બંધ થઈ જાય તો પરિસ્થિતિ બંધ થઈ જાય અને પાછો આમ વાહવા વાળે તો પરિસ્થિતિ શરૂ થાય હારી કે મોળી બધી હારી તો બધા કઈ જ જાય મોળી કોઈ કહેવા ન આવે મોળી ઉલટી છુપાવે ક્યાં સુધી છુપાવે પોતાની તાકાત હોય ન સુધી હાથમાં આવવા જ નતી તો રાજા એના ઉપરથી એની કરતા વધારે તાકાત પ્રયોગ કરવો પડે ને કે એના હાથમાં નરેને પાછી માહિતી મળી જાય એના હાથમાં એનો એને માહિતી મળી જાય એટલી તાકાત પ્રયોગ કરવો પડે તો ઓરિજિનલ સ્થિતિ એને મળે રાજા એ નબળી સ્થિતિ હોય તો એનો દ્વેષ નો કરાય એને દંડ દેવાય એને દંડ દેવાનો પણ દ્વેષ નહી કરવાનો દંડ સરખો દેવાનો બીજી વખત સામો ન જાય એવો રાજા રાજાનો હાથ તો ભારે હોય ને રાજા એ વાસ્તવિક સ્થિતિ ને જાણતા રહેવું ઈ કેવો છે એની પરિસ્થિતિ કેવી છે અને પોતાનું હિત વિચારતા રહેવું અને તેને યોગ્ય ચેસ્ટા ઉપાયો કરતા રહેવા જોઈએ તે ગુપ્તચર ને સ્થાન જે તીર્થ તે નીચે મુજબ છે મંત્રીપુરોહિતે યુવરાજ અમૂપતિ ચમૂપતિ યુવરાજમૂપતિ પંચમોરાષ્ટ્રપાલ ષઠોકસ્થા કારાગારાધિકારી દ્રવ્યસંચયતૃતુ ચાર્થાના નવમો વિયોજક પ્રદેષ્ટાનગરાધ્યક્ષ કાર્ય નિર્માણ કરલપોડો દુર્ગપાલ તથા રાષ્ટ્ર પાલક અટવિપાલકેતી ન્યષ્ટાદશ ચારા નિયોજેત પેલો મંત્રી રાજ્યમ કે સ્વ આત્મન પોતાનો મંત્રી રાજ્ય નો મંત્રી બે મંત્રી, કરેલા, મિસયુઝ નથી કરતા એનો મિસયુઝ કેટલો કરે છે વધારે વધારે પ્રજાને ઈજ પીડી શકે એટલે આગળ આવ્યું હતું રાજા એનું રક્ષણ કરવું એનાથી પોતાનું રક્ષણ કરવું અને એનાથી પ્રજાનું રક્ષણ કરવું કોક એ રાજાની સામે જ મંડાણ કરી બેઠા હોય કોક પ્રજાને પીડતા હોય કોઈ પ્રજાનું રક્ષણ કરતા હોય પ્રજા મદદ કરતા હોય કોઈ રાજાને પોતાને ફેવર કરતા હોય કરે છે એ જાણવાનું બીજું કઈ નથી એ આવો છે કે એવો છે એવો નિર્ણય એ તો જેવોનાલિટી હશે એટલે જેવો હશે એવો એનું ચિત્ર કળાઈ જશે મંત્રી રાજ્યના વહીવટમાં અધિકારી કરેલા નાના મોટા અધિકારીઓ મંત્રીઓ મંત્રીઓ એટલે એમ કે ખેતી પ્રધાન ને પેટ્રોલ પ્રધાન ને લશ્કર પ્રધાન ને એટલે બફર્સ થાય ને એ તો ક્યાંથી બફરસમાં થાય હોય બધા અધિકારીઓ હોય એને બધા મંત્રી હતો બે વાહિત પ્રત્યેક ધર્મ નીતિ કે રાજનીતિ ના નિર્ણય માં મુખ્ય ગણાતા કુલગુરુ કુલ ગુરુ હું કે જોવું છે ગુરુ ને હોતું કુલ ગુરુ ત્રીજો યુવરાજ ઓલા ઓલા ગુરુ નો મિનિંગ એમ છે કે કોણ આવવાનો છે એટલે એની પ્રવૃત્તિ આ બધા મુસલમાન રાજાઓ હતા બાપ ને મારીને બેઠા એટલે યુવરાજ ને છે એ કેવો છે કારણ કે એને પછી બાપ દીકરા સંબંધ બહુ ન હોય ક્યારે મારા હાથમાં આવે એવો સંબંધ હોય રાજસ્થાન થઈ ગયું થાય રાજવ યુવાન ચોથું સેનાપતિ સૈન્ય બળ નો પ્રમુખ અધિકારી રાષ્ટ્રપાલ પાંચમો રાષ્ટ્રપાલ નગર નો મુખ્ય દ્વાર રક્ષક મુખ્ય સિક્યોરિટી શું કરે છે ત્રિલોચન હતો એને બે લોચન એ નહી કાપડ ના તાકા ને તાકા વ્યા ગયા અને એ ખુરશીઓ ઠેઠ ઓરિસ્સા ભોગી ગઈ તો આપણને ખબર નથી પછી ખુરશીઓ કીધું કે હું છું એટલે ઇતિહાસ ને તાજા ઇતિહાસ ને બહુ ખંભા એટલે એક જ એક જ ગેટ રાખ્યો છે તોય જાઝા ગેટ હોય રાજા તો બહુ ઝાઝા ગેટ હોય ઉત્તર દ્વાર ને દક્ષિણ દ્વાર ને પૂર્વ દ્વાર ને પશ્ચિમ દ્વાર ને એવા દ્વાર હોય પાછા એની વચ્ચે પાછા થોડા થોડા દ્વાર હોય તો એટલે એને ખાસ એને એની સિક્યોરિટી રાખવી જોઈએ એટલે તમે કે છે ને કેમેરો મોકવા છે કેમેરો પણ કેમેરા ને તો ક્યાંય પાણી પાય દે તપાસ કરવા જીબા કરે છે એ બહુ ધ્યાન રાખવું પડે સ્વામીજી એક વાત કરતા નાના સાહેબ ની કઈ વાત કરતા અંતપુર નો અધિકારી રાજ્ય મહેલ નો રાણીવાસ નો રક્ષક સાતમો જેલ મુખ્ય અધિકારી એ બધા ગુનેગાર પૂર્યા હોય છૂટી જાય તો ઘણી વખત નથીલ નો રક્ષક ખાવા પીવા ગયો હોય અને એને બધા થઈ ગયું વાતચીત એમ હું પેશાબ કરવા જાવતી તું જ ચાવી મારી આ પડી છે બર કપાટ માં હોય લઈને તિજોરી ખોલી ને તો દઈ દેજ પેપર બધ રાખો આઠમો કોષાધ્યક્ષ ખી ધનરક્ષક ધ્યાન રાખ ક્યાં ઉપયોગ કરે ક્યારેક ક્યારેક તમારામાં તમારામાં ઉપયોગ કરે તમારી વાહે નવમુ કરવાના ને ન કરવાના કાર્યો નો વ્યવસ્થાપક સૂક્ષ્મ દર્શક ધ્યાન રાજ્યમાં નવા આયોજનો થતા હોય એનું રાજા તો દિલ્હીમાં બેઠો હોય ને આંધ્ર માં આયોજન થાય તો રાજાને તો અહીંયા હોય ખબર હું આયોજન થાય રજૂઆત કરે એ ક્યારે હાચી માનવી નહીં હાથમાં હોય રજુઆત કરે ક્યારે હાથી મા બીજા કે હાચી માનવે કેવો પ્લાન રજૂ કરીને આવ્યો હોય લઈને આવ્યો હોય તો કઈ હોય ને કોઈ એક સાહેબ નો હોય છોકરા નો હોય મકાન નું નામ ન હોય ગ્રાઉન્ડ એ ન હોય એટલે મકાન તો ન પણ ગ્રાઉન્ડ જગ્યા ન હોય એમનાથી થોક બંધ ડિગ્રીઓ બહાર પડતી હોય નોટું હોય તો બહાર પડે તો પછી હજાર હજારની નોટો જ બહાર પડે ઇન્ડિયાની પડે બીજા કોઈ પડે અમેરિકા પડે ડોલર ન પડે ઈંગ્લેન્ડ નો પાઉન્ડ એક બહાર ન પડે ડુપ્લિકેટ ઇન્ડિયાની થોક બંધ પડે કારણ કે ઇન્ડિયોની સિક્યોરિટી બહુ જબરીને નામથી કેવાતો વ્યવહાર દેખનારો ન્યાયાધીશ ન્યાયધીશ અગિયારમુ નગરપતિ ન્યાય જો નબળો પડી જાય તો ગુનાખોરી વધી જાય હોય કે યોગ્ય દંડ આવશે આવશે જ તો માણસ ગુના કરતા અગિયારમુ નગરપતિ બારમું કાર્ય નિર્માણ કૃત કામ કરનારાઓનો વેતન પગાર ચુકવનારો આપણે માર્જિન રાખે છે ને આપણે ઓલ રાઈટ કઈ છે પુરોહિત છે પુરોહિત હોય બેઠો હોય એટલે ઈ એનો ભાગ સાંભાડે કે હમણાં કોઈ ગ્રહ આવળા નથી ને ચઢાઈ કરવી છે તો ગ્રહ અવળા નથી ને એક શનિ બેઠો હોય તો પછી મુશ્કેલી થઈ જાય કે આપણને ટેન્શન કરે છે ને આપણે કેતો ટેન્શન કરે છે ધર્માધ્યક્ષ એટલે બીજો હશે આમાં કઈ કઈ નથી કીધું જાજુ તો પછી મહાભારત માંથી જાણવું એમ કીધું છે આમાં એક શ્લોક માં આખું મહાભારત લઈ લીધું છે રાજધર્મ બધા ભીષ્મ પિતા સો મહિના કરાય છે તેરમું ધર્માધ્યક્ષ ચૌદમો સભાધ્યક્ષ વ્યવહાર લઈ લીધી છે એટલે એનું બધું કેસો ચલાવનારા હોય એને સભાધ્યક્ષ સભાસદ આવ્યું હતું ને આગળ સભ્ય દંડ્યા દંડયા વ્યવહાર વિદ સભ્ય દંડ્યા દંડ્યા ચલક્ષ ઓલા હોય ઓલા બે હોય છે ને કે સિવિલ મેટર અને એક ક્રિમિનલ મેટર નો પ્રમુખ પંદરમો દંડપાલ દુષ્ટો ને દંડ આપનારો અધિકારી રાજની આ ત્રણ પાંખો છે એના બધા કર્નલ હોય છે મુખ્ય સત્તરમો રાજ્યપાલ તે પદ નો અધિકારી દીધું હોય ને અઢારમો અઠવીપાલ જંગલ નો ઉચ્ચ નિયામક અધિકારી ન્યા હોય ન્યા ખડકાઈ જાય બીજો શત્રુ સેના તો ખબર ન પડે તો આપણે જાતા જ ન હોય પોતાના રાજ્યમાં અને પારકાના શત્રુ અને હરીફ રાજ્યો પણ રાજા ઉપર જણાવેલા અઢાર તીર્થ ગુપ્તચર મૂકીને પોતાના દેશની રાજ્યની અને પર રાજ્યો જાણતા રહેવું પોતાના રાજ્યની અને પર રાજ્ય મંત્રી યુવરાજ અને પુરોહિત સિવાયના ને ગુપ્તચર ના રૂપ માં મોકલવા આ ત્રણ ને ન મોકલવા યુવરાજ ને ક્યારેક ગુપ્તચર માં ન મોકલવા ઓલી થાય નબળા એ નબળા કામ એવા માણસ અને ગુપ્તચર પણ કેવો હોય તો એને લક્ષણો લેખી છે કે રાજને વફાદાર હોય અને પાછું માહિતગાર હોય દુનિયાદળ જેવો હોય તો એ ઊંધું બાફીને આવે અને પાછો વફાદાર ન હોય તો હોય એ કાંઈ ને ઓલા ને મળી જાય અને હોય કાંઈ ને ઊંધું ઓલું થાય એટલે એને બઉ એકદમ પ્રમાણિક હોય અને કોઈ વાતે ફરે એમ ન હોય એનું એની શક્તિ કેટલી હોય તો આ ઓલાનું દૂધ છે ઝાઝુ આપી દે તો આ હું ફેરવી નાખે બધી અને પથારી ફેરવી નાખે રાજા એટલે દહગણું આપે તો એ ઓલાનું ફરે નહીં કે નહીં નહીં મારો રાજા વફાદારી હોય એવા ગુપ્ત દૂધ બનાવે લાલચ આપે તો ન ફરે દૂધ તરીકે રાખો મંત્રી યુવરાજ પુરોહિત સિવાયના ને ગુપ્તચર ના રૂપ માં મોકલવા પરત મોકલવા નહીં મંત્રી મોકલવા નહી પણ મોકલવા પણ આ ત્રણેય ને ગુપ્તચર ના રૂપમાં મોકલવા નહી આ તીર્થ કેવી રીતે કીધું છે અને એની તીર્ રાજ આપત્તિ તરી જતો હોય છે એના આપત્તિ માં બુડે બે વા થાય સ્વામી મહારાજ